એ જીવડા મારાથી એક અહિંસા નથી એ ફૂલ હિંસા તો જઈને કરે કહ્યું અહિંસા તો જઈ નહીં કરે પણ એટલી સેફરાઈડ હોય જેટલી ફૂલ અહિંસા પાડે છે એટલી સેફરાઈડ હોય શું અહિંસા એ જ સેફ થાય ઠાકર તો કામ નીકળી ગયું ઠાકર તો કામ નીકળી ગયું કયા અવતાર ફૂન કર્યું છે કે દાદા ભલે કયા અવતાર નું ફોન જબરદસ્ત અલૌકિક પુરુષ કહેવાય શું કર્યું અલૌકિક વાત હોય અલૌકિક ઐશ્વર્ય હોય કેવું ઐશ્વર્ય હોય અલૌકિક ઐશ્વર્ય હોય કેવું બાકી ધર્મ બધા જોઈએ અને આ સંતો બધી ભણતરમાં કોલેજ માં ગયો નાખો આવે કે છે આ રોડ તો નાખો છે હેલ્પ કરો પાછલા રોડ ને રિપેર કરી આપો છો તો આગળ ગઈ લાગો તો શું કદાચ બધા હરખાત છે અને સાચા છે હરખાત છે મન આ બોલી માં તો તારી બાઈ જાત નો સુધી બધી બધી બહેનો હરકી છે એમાં એટલે બઉ કામ થઈ ગયો તારું તો તું કઈ જજે ને માજી ને કઈ મારા વાઇફ જવાબ છે દાદા મેચા છે પણ સરખા નથી શું કયું જેમાં સેન્ડ બધા સાચા છે ભણવા માટે નો છે ને તો આપો ભણવા માટેનો છે ને પણ સરખા નથી કર્યા કરે રોટલી એટલે આ જલ તો પધલ છે એટલે કૃષ્ણ ભગવાન કહ્યું ગુહિયતમ કોયડો છે આ શું છે હા એ ગુહિયત સોલ્વ કરે પછી કોયડિયો ઉભો થાય નહીં તો આ ખા કરે મારા છોકરાની જોડે બુમા બુમ કરતા હતા એવી તમને કોયડો ઉભો થાય મેં એ વાર એટલે વાત વાત ઉભા થાય અને પછી હું તમારે કોયડિયા કાલે તોડી આલું પછી કોયડો ઉભો થાય શું થયા છે શ્રમિક માંગ એટલે સ્ટેપ બાય સ્ટેપ પગત છે ફર્સ્ટ ક્લાસ કેન્ટીન છે ચાલો ને કરે પાછળ દસ હજાર પગારી પાડે દઢવા જ ના થયા આ લોકો ને એ તો કોઈ થોડુંક નાની પૂછ મળી આવે ચડી જાય ને જલ્દી નહી પાછી લીફ માં કાયદો કેવો શું કાયદો છે રજનીભાઈ પૂછે છે કે જ્ઞાની પુરુષ અને સંત પુરુષ બે વચ્ચે નો ભેદ કેવી રીતે ખબર પડે તો આપડે તમારી વાત મને મળતી નથી આવતી અને તમારી વાત ખોટી જરા ખોટી લાગે એટલે મોડાપરા થઈ જાય મુજ ને એટલે આપડે જોડે ક્યાં નબળો મુહો છે એ કેમ કરી કેવાય જ્ઞાની ધોળો મારી ના દેખાય જાય હોય નઈ જ્ઞાની હોય છે કે નઈ કોઈ તારે એટલે ખોડવો આશા રાખવી નહીં અને એ બોલે ને તારે ખબર પડે કે આ જ્ઞાની છે તારે તો આશા રાખવી નહીં આપણે તપાસ ના કરી આપડે માર્ગ બે ચાર જ્ઞાન જ્ઞાન વિશ્વાસ છે રસિંહ રાહ્યું કે જ્ઞાની પુરુષ દુર્લભ દુર્લભ દુર્લભ દુર્લભ દુર્લભ દુર્લભ આ વખત દુર્લભ આ તો એ સુલભ થાય તો મોક્ષ સહજ છે સરળ છે જ્ઞાની પુરુષ મોક્ષ દાતા ના ભાઈ મોક્ષ ને માર્ગ બની જાય શું કરે માર્ગે ચડાવે મોક્ષ ને દાતા મોક્ષ દાતા તો વિજ્ઞાની સિદ્ધાંત રૂપે હોય કેવું નવો સિદ્ધાંત એટલે પેલો પાછલું તો ના હોય એમાં તદન નવો સિદ્ધાંત નવી જ વાત આપડે તો બધા બોલે છે પાંચ પચીસ માણસ માણસ મારો આપડે થાય ને તો બોલે છે આ ધૂની દુનિયા તો હેડેક થઈને બધા ફર્યા કરે બીજો તો હોય છે મોઢા પર દિવેલ લઈ ચોપડથી ફરવા ફર્યા કરે જોયેલું પેલા મોડા પર દિવેલ વધારે કલવાર નું દાડું દિવેલ ચોકડી ભાઈ પોચી એક કલવાર જયારે પાતરું એટલે સમજીને કામ કાઢી દો આજે સરખા જેવી આ જોડવા સરખા સરકાર ના દોષ લાગે મને વધુ નથી એટલે હું સમજાવી દઉં માપી નઈ ગુ તારે ગજે ના આપી જ છે તું દરજી લઈને ગજે ના એમ આપવા તને ગયું છે દાદા ન હતી બે હાથે રાજા આપ અમેરિકામાં ગવર્મેન્ટ લીઝ ના હોત ની તો મકાન માં બંગાર બંધાય તે લેનેસ કેમ ને ના બધું આપો અમે ગલે અમે જે એમની જે રાત ખરાયન ઢબ છે ને બહુ ઊંચી છે બધી જે સ્કીમો છે એટલે હાઈ ક્લાસ સ્કીમો કે બહુ સારી છે બધું ક્રેડિટ ઉપર ચાલે છે કે કે કે તો ક્રેડિટ તો બહુ મોટો મોટી વસ્તુ છે બહુ અને ક્રેડિટ કાર્ડ હોય રાખે છે ને હા દાદા લેવાના બઉ આ લોકો કે છે કે ઉધાર હાથી લાવે પણ રોકડે થી સાયકલ ના લાવે ક્યાંથી લાવ્યા લાવે હાથ પર હોય ને રાવો ટકાય નઈ બધા અને કોઈ બોવ ખર્ચા હોય એમને દાદા શીખવાડી દે કે શું કામ છે કોઈક બે વસ્તુઓ છે એક આવશ્યક અને એક અનાવશ્યક એક નેસે અને અનને આ બે ની વસ્તુ નેસેસિટી પર રહેવું જોઈએ માણસ અનાવશ્યક તો બહુ છે દુકાન દેખાડવા માટે પોતાનો રોપ પડવા માટે રોપ તો કોઈને પડ્યો નથી મેં આ જોયું નહિ દુનિયામાં કોઈ માણસ કે રોપ પડી ગયો એવું કેતો હોય તો એટલે આમાં એને રોપ પાડ્યા જવા જઈએ શું કરે નાનું ગટરમાં જાય છે શું થાય છે એટલે આ બધા મને અહીં તેડી જાય છે સ્ટોરમાં દાદાજી જરા એના દાદાજી કઈ લે તો મારે સારું પડે કે છે પાંચ પચાસ ડોલર નું લે તો એની જે ઈચ્છા છે પૂરી થાય પણ દાદાજી એવા એવા કાતા નથી કે આ સ્ટોર એમને અડે આખા અમેરિકાની કોઈ ચીજ એવી નથી કે દાદા લલતાવે પછી હશે પછી કપડું જોઈએ આવશ્યક કપડાક રેવાનું સારું જોઈએ અને એક બેન જોઈએ સ્ત્રી જોઈએ સ્ત્રી ને સ્ત્રી ના હોય તો એ ચાલે નઈ નઈ તો પછી બધું બધું બગાડી નાખે આ કઈ ભ્રમચારી લોકો ન સ્ત્રી વગર ચાલે એટલે આ સ્ત્રી જોઈએ એ આવશ્યક છે સ્ત્રીને પુરુષ જોઈએ તે પણ આવશ્યક મકાન જોઈએ તે આવશ્યક છે ખોરાક જોઈએ તે આવશ્યક છે પાણી જોઈએ તે આવશ્યક ને? શું બીજી માથાકું રહેશે ક્રિકેટ જોઈને એટલે આપડે આવશ્યક ના ભેદ હોવો જોઈએ આવશ્યક અને અનાવશ્યક હોય કે ના ભાઈ એટલે આપડા ફોલો છે એક કારખાના આ ચશ્મા ના કારખાના વાળા છે ને પગલા પાડવા તળી ગયા પછી આ કે છે ચશ્મા દાદા તમારા માટે બનાવું મને તો દેખાય છે ઇઠોતેર વસે માર માટે કંઈક ન તો ઠંડો કેસે ઠંડો બનાવી કે ના મને ગરમી લાગતી જ નહીં ઠંડક હું આવું ક્યાં મૂકવા મારે મૂકવા પડે ને એ ચશ્મા પર કેવા મૂકવા કેવા નહીં એટલે ઘડિયાળ લાવ્યો નથી નવા જમાના નવો માણસ કયો ને કયો ઉપાધિ હાય હાય હાય આ પરવાસ થઈ ગયો તું કોણ ભગવાન નો પુત્ર ક્રાઇસ્ટ અને ઇન્ડિયન ના છોકરાઓ જેવા તેવા ના કે જોખા થઈ ગયો છે ત્યારે મારે ભેગા થાય એટલે રિપેર થઈ જશે ફર્સ્ટ ક્લાસ રિપેર થઈ જાય કારણ કે ગોપી ને કૃષ્ણ જેવો દશા થાય ને આખો દાડો નિરંતર ચોવીસે કલાક દાદા રે ચોવીસે કલાક દાદા રે અત્યારે ઇન્ડિયામાં ઘણા લોકો ચોવીસે કલાક દાદા રહેતા પછી હું આધાર નહી ભાઈ નહીં કશે નહીં સપનામાં બધે જંત સપનામાં દાદા આયા કરે પછી એ તો ભોવા નહીં ને પછી भगवान क्रिएटर से पहली गुणाकार रकम आप पहली एक साइन एक खोटी બોલો ગુણાકાર કોઈ અવતારમાં આવે ખરો ક્રિએટર મૂક્યો ત્યાંથી ગુણાકાર ખોટો છે ત્યાંથી કોઈ દ્વારા જેમ છે એમ રકમ મૂકવી પડે કે રકમ ખોટી છે આ ક્રિએટર નથી તો કેવી રીતે જગત ઊભું થયું તે અમે તમને સમજાવીશું આપણા લોકો તો છે ભગવાન ઈચ્છા થઈ તેથી આ જગત ઈચ્છા વાળો ભિખારો કેવાય ઈચ્છા મને કોઈ જાત નથી કોઈ જાતની તો ભગવાન ઈચ્છા પ્રાણી ભિખારી ગયા હા ભગવાને લીલા કરી રામલીલા વાળો હતો ભવાન જ નહીં આપણે બોલવાનું કશું ભવાન જ નહીં તંતો એ શીખવાડ્યું બોલ બોલ કયા કરે પેલી વખત ત્યારબોલ કેટલા આવતા બ્રાહ્મણ કેવી હાઈ હાઈ ક્વોલિટી અમદાવાદ <coughs> માં <tomāj> કેમ કેમ પૂછો છે કે ખરેખર શું ને હું મને પૂછો લોકોને કે છે લોકો ને પૂછ્યો નગીન દાસ જ કે છે પણ તમે ખરેખર કોણ છો તે ખરેખર નરે નામ તો મારું છે જ્ઞાન ઉપર શંકા પડી ગઈ હું શંકા પડવા કરું પડ્યું તને કોઈ દર પડી નથી કોઈ દર શંકાદાસ શંકા પડે તો ફ્રેકચર થાય અરે નગીનદાસ તમે ડ્રામેટિકલી જો આ લાસ્ટિક નામ નામથી નગીનદાસ વ્યવહાર ચલાવવા માટે શું માટે વ્યવહાર આ વ્યવહારને ચલાવવા માટે શું કારણ કે આમ તમે સીધું ઓળખાવ એટલે આ દેહ દેહ છે દેહરૂમ પાડે કે ભાઈ આ નગીનદાસ છે એટલે નગીનદાસનું નામ પર વ્યવહાર ચાલે કુલમાં મૂકવાનો હોય શું કેવું પડે ભાઈ શકનગીનદાસ પરિણામ કોને પરિણામ શકનગીનને અને જાય ત્યારે કોણ ગયા નગીન પણ જાય તું પાકા છે તે આવે તારે નામ આપે છે નામ આપે અને જાય તારા નામ લઈ લે નાનામી કાઢે બહુ પાકા રહે તો લઈ જાય નો આમ જાય આપડે ઇન્ડિયા પછી નો રે નહીં સ્વાગત ના રે ને બધા તો ગયા ત્યાં આપડે ભાઈ રે નહી નો જ ના રે પણ આઈ લોકો પાકા છે નાના નીકાળો કેશું આવે બધા આ થ્રી હંડ્રેડ સાત ડિગ્રી હોય છે ને તે અમે એસી ડિગ્રીવાળો શું કહે જગત આમ છે ને તેમ છે ધર્માવો હોવ જેમ દોઢસો ડિગ્રીવાળો બોલતો હોય દરેક ડિગ્રી ફેર હોય શું ને હવે બધે મતભેદ જ હોય પણ અમે શું કહીએ સેન્ટર બેઠા બેઠા અમારો કોઈ જગ્યાએ મતભેદ ના હોય અમારું બધું સર તે અમે શું કહીએ કે ભાઈ હા કય તું દોઢસો બજાર દોઢસો તો એ જ છે ખરી વાત છે એટલે અમે વાળાફસી દેખાડીએ ને અને અમને સમજાય કે આ દ્રષ્ટિબિંદુ બોલે છે આ દ્રષ્ટિબિંદુ બોલે છે અમને કોઈ તમજે જ ના ફાય આ સારો જગત જોડે મારે મતભેદ ના હોય જે દ્રષ્ટિ હોય એવું બોલે વિચારો શું કહીએ એમાં એનો શું અહીંથી પાંચસો ફૂટ છે તે રૂપિયાનો ઘોડો લાવ્યો હોય અને ઘોડો ફર્સ્ટ ક્લાસ મોટો ઊંચો અને પાંચસો ફૂટ જેટલો હોય અને અહીંયા આગળ બધાને આપણે કહીએ કે ચાલો શું દેખાય છે જુદા જુદા અભિપ્રાય આપે કોઈ જનાવર હોય એવું લાગે ચાલ બીજો છે સફેદ બળદ છે કોઈ ખતર કે જો નાને એના નંબર લાગેલા હોય નંબર હોય પ્રમાણે બોલે ને ના હોય તો ભૂલ કોની વળનાર ની જોખાતું નહિ બિચાર પછી એવું જ કે સમજાય છે આ લોકોને આ તો બેની પાસે પડો વિચાર હોદા તોડી નાખો એ દેખાતું નહિ આવું એક ભૂલ જો દરરોજ થતી હોય ભૂલ એ જો એને એક જ ભૂલ સમજે તો ભગવાન થાય માણસ પણ એ સમજે છે બેગ જોતા આવડતું નથી બે દ્રષ્ટિ નથી બેગ જોતા આવડે છે ને બેક ની દ્રષ્ટિ રીતે પોતાની એક ભૂલ સમજવી પડે એટલે હું તમને કાલે દ્રષ્ટિ ફેર કરાવી ત્યાર પછી તમારી ભૂલો દેખાય છે તમને તમારી ઉપરી કોણ છે એ જાણો તમે કોઈ બાપોય ઉપરી નથી તમારું તમારું ઉપરી છે બ્લન્ડર્સ અને મિસ્ટેક કોણ ઉપરી છે બ્લન્ડર્સ અને મિસ્ટેક એ જતા રે એટલે તમારે કોઈ ઉપરી નથી એની રીતે આ ડબા લેવું પડે બધું અને પાછી ભૂલો કરતા રહિપેન્ડન્ટ પણ થાય ને ઇન્ડિપેન્ડન્ટ પડે એટલે કાલે બ્લન્ડર છોડીયા તીશ અને પછી ભૂલો તમને દેખાશે બધી બ્લન્ડર તોડ્યા ભૂલો દેખાવાની શરૂઆત થાય એટલે તમે ભાગી નાખશો અમે રસ્તો દેખાડી પાછું ભૂલ ભાગવાનો તો આપડે લખી લેજો આજે દાદા ભગવાન આખરે તમારી જન્મે છે શું દેખાતું છે જમદાર બાળક ને કશું શું દેખાતું છે પેલું બોળ વાતે બોર્ડ બોર્ડ માં સ્મશાન જે દીવતા હોય બાપની કે પછી અને ભજીયા ભજીયા ખાતો ખાતો એટલું સ્મશાન હવે એટા ટાઈમ આ લોકો ને ખ્યાલ રહે ને આવું કોઈ શીખવાડે જ નઈ ને હવે વાતે કોઈ કરે ને એટલું સ્મશાન ક્યાંથી એ બધ ક્યાંથી હોય એક માણસ ને મેં કહ્યું એટલે અહીંથી જઈએ ત્યાં જોડે ના બોલશો નહીં કારણ કે વિચારવું પડે એટલે પેલા આ બધું આવડું દેખાય એના કરતા દબાયલું છે હારું કે છે શું કહ્યું અને નિરંતર આ જ દેખાય એવા દેખાયાત જે તમને ડિપેન્ડન્ટ મળું ગમે છે બધું હા ત્યાં ઈન્ડિપેન્ડન્ટ એટલે પચાસ એક થયા ખર્ચી રાખે એટલે બધો કાલ લખી રાખજો બેમાં બ્રાહ્મણના છોકરાથી છોકરા ચોપડ વસ્તા કરું એકત્ર ની સાલ મધ બત્રી ની 30 31 33 33 30 85 85 30 85 થાય ને સકત માં સકત મંડી 30 ની ચાલ માં આયેલી સકત મંડી આખી દુનિયા માં 10-15 લાખો રૂપિયા નું તો ડોલેલી તો વાત જ શી કરી તેરા દોરે હાથે બેર પાસ ના અઢી રતાલે ત્રીસ પેલા અઢી રૂપિયા નું હતું તેની લડાઈ ની ઇફેક્ટ ફોર્ટીનની લડાઈ ફોર્ટીન થી અઢાર ચાલી તેની ઇફેક્ટ રેલી અઢી રતલ તેલ દોઢ રતેલ ખાંડ રૂપિયાની મોરેશિયસ બેટ થી આવે નહી દાડો વરે નહી મોરિશિયસ બેટ થી આવતી મોરેશ આપણા દેશ માં તો ખોળ જ બુરું પાકે અને કાકર પાકે બુરું બુરું બાર થી આવતું તો પણ દોઢ રૂપિયા ની રતલ ખોળ મળતી નહીં એક પૈસા માં ચા મળતી બે પૈસા થયેલા કપર કરતા બઉ ના આવડે નાખ્યા અને પછી આ તો ગોળ વાળા પાક્યા મંદિર આવીને બધું ખલાસ થઈ ગયેલું બધું ચઢતી થઈ છે પછી ઉતર્યું ઓગણચાળીસ સુધી ધીમે ધીમે ચડ્યું બઉ સેરી ચડેલું એકાદ એકાદ લો ચડેલું બધી પછી ઓગણ પછી દોશ વેસ ચડવા મળ્યું ત્રણ ત્રે ખુલ્લા ચડતા જાય આવું ઉતરશે થોડા વખત થોડી વખત લાગશે કારણ કે લોકો કુદરતને કુદરતને હેલ્પ કરે છે આ લોકો કુદરતને ઉતરવું છે આ લોકોને ઉતરવા નહીં દેવું શું કરું ઉતરવું છે નભાવ છે મૂકવાનું શું કરવું તૂટી જાય બેંકો બેંક કરાશ થઈ જાય ચલાવ છો પચાસ આવે છે તમને કશું આવડે ના આવડે તો એમને ગોળ ગોળ ફેરવજો કઈ શું કહ્યું ડાબડા બી કે શું કહ્યું ચક્કર ના ચડે હા એ નહીં તો ચક્કર થાય ફેર થઈ જાય ફેર ચડી જાય બળ જ પણ આ ફેર થઈ જાય ગોળ પડવામાં એટલે ગોળ બાંધે ને એટલે એને ચિકર ના લાગે મનમાં એમ થાય કે દિલ્હી ઘરું પહોંચી જશે પણ બહાર ખુલ્લા કરે થાય પછી એનું એ જ અરે ખોળનું ઢેફું ખોળનું ઢેફું આવે ચલાવનાર હોય ને તે ઘોળી કાઢી રહ્યો હોય એટલે ખોળનો ઢેફો હોય તે જેટલું ખવડાવે એટલું પેલું ધળીને ખોળ ધણીનો અને તેલે ધણીનો આ ભાડે પીલે જે ખોળ આટલું ઢેફું હોય એમને એમ ખવડાય ને એ પહેલેથી જૂઠું નહી ચોરી નહીં બધા ઘરે કે જોતા ભાઈ તો આવડું બધું ઠીક ખવડાવે તો આપણી આ બહેનો આપણે ઈન્ડિયામાં શું કરે છે હું આજે હળવો ને તો આખો દળો ફર્યો હોય તેનો હળવો ખવડાવી દે ઢેફું એ આખો દળો ફરી ફર્યા કરે રોજ હાડવા ખવડાવીએ તો ઘર ની બહાર કાઢી મૂકેવાના દે કે છે કોણ કે લીલાબેન કે કોઈ ના કહે એમ કે વાત કરીએ ને અમારી વાત થી વધે ને હિંસા ઘટે ને મારી વધે નહી કૃપા થાય અંદર સાંભળ્યું છે મને શું બન્યું ત્યાં ખોળું દેવું આપડે ખોડું દુધકાળું તેલ કોને પૈ દીધું ગોતેળે છોકરાને પૈ દીધું તેલ બધું આ તો સમજવા દિવસો એ કઈ વૈરાગ લાય વૈરાગ લાય કાઢી મેળા જેવું નઈ આ સમજ આવા જગતમાં કા સુધી બેસી રહ્યું નહી પણ સમજવાનું સમજવાથી શું થાય કે મોહ તૂટી જાય બધા મોહ તોડવાની જરૂર છે મોહ ને ડસેના કોના ઉપર મોહ તૂટી જાય છે મને આપવા આવે છે કોઈ સારા કમવા વાપરજો કે સારા કમવા વાપરવા માટે પણ પાછળ આપું કઈ એ તારો બીજદારી યાદ ના આવ્યું હોય તો આપતી રીતે નહીં તો મમ્મી થાય બંગડીઓ હારી હતી કોઈ અમે આપી દઈ ચઢા ચઢી આપી જાય ચઢા ચઢી કરો આ આપી દી જાય ને એવું ના થાય બહુ છૂટી જવું જોઈએ ટાય ચાલ ના હોય અને હોનાર મગડિયો પેજ ભી ગયા ચાલે તમારે હોનાર ટાઈડ ના પડે ચારે હારી આપડી છે ને તે પોતા દેખાડ લોકો ખોટું ઊંધું જ બફાઈ ગયું હતું ને કેસ દાખો બધો ખોટો મો ખાઓ પીઓ સારી રીતે હા જીભને સરસ લાગે એવી ચીજો આવ બનાવીને શું કહ્યું એનો વાંધો નથી પણ જે બીજું અનુભવ નહીં થતો એને મોહ કહેવાય શું આ જીભો તો સાદ નું સમજ ના પડે પણ જ્ઞાન છે ને સાદ કે અજ્ઞાન છે તો એ મોહ ના કહેવાય સજબર ને તમે સારું સારું ખાવ વાંધો નથી શું દુકાની બાર લટકાવે ને ઉકલવા હારું હારું બતાવવા માટે લઈ જાય નઈ કયું માછલું ઝાડમાં આવે એ જોઈ લે એમ એ ઝાડ મૂક્યા ગઈ પછી બેન બેન ને ભાઈ સિરેમાં ગયા બપોર બપોર સેવો ગયો તો છ વાગે પાછા પડતા હોય અને બેને સરસ સાડી થઈ ગયું તો આમ તો પછી કહે કેવી દળીને પેલી સાડી ત્યારે ધણી જોયા કરે હા એ જોઈ જોઈ કે પછી જાય ગયા ત્યારે બેના એનું ચિતકો ભાઈ એ બે ચિત ફરતી હોય બે ચિત એક હતા અત્યારે બે ચિત થઈ ગયો કેટલો ચિત થયા એક હતા બે થયા એક અહીંયા છોકરા નું ધ્યાન રાખે છે તે હાડીને ધ્યાન રાખે બે થયા બરાબર હા એમ શું શું ખાઈ ગઈ કોઈ વસ્તુ બધે બધીએ પણ એ આપણને ના બધે એમ ખાવા પીવાની ઇન્દ્રિયો ઇન્દ્રિયો જ્ઞાન થઈ જતો શું છે એને બઉ મોહ ગણાતો નથી એને બહુ ગણાતો નથી તારું ખોટું જોવાનું અધિકાર છે ખાવા પીવા માં તો નથી બીજું બધું ખોટા મોહ છે બધા આખો અન્ન નાકના બધા એકતા હોય તો મારો દમ નીકળી જાય પ્રસાદ માગે છે ડાક્ટર બધા કેતા હોય તો આપીએ નહીં માગીએ એવું કેતા હોય તો આપીએ બહુમતી થાય બહુમતી એકલા ની જોઈએ મળી જાય થોડી ચાલો બહુ થઈ ગયા તૈયાર બહુ પાકા સમય આપો એટલે બધું એમાં કાલે બરોબર સચોટ બેઝ આવી હા બધું કામ બધું મૂકી દે આજુ બાજુ પછી ટાઈમ ભલે છે તમને કોઈ વખત અહિયાં દેશમાં ધંધામાં પડેલો ઓછો મળે છે ને ને તમારો શું અભિપ્રાય અમદાવાદ માં એક એક મહારાજ હતા તેરા પંથી મોટા ગળા ય મહારાજ પછી એના પુસ્તક વાંચ્યા તા કે દાદા ભગવાન પુસ્તક તો બધા વિતરાગ ના છે એની વાણી બધી વિતરાગી શીખે છે રાખ દે છે કે નહીં તે મરવું પડશે કે છે એટલે પછી મને તો આ બોલાવડે અમદાવાદ ને અમારા માસ આપણા માસ હોય પછી હું ત્યાં ગયો ત્યારે મને કેમ મહારાજની આવી ઈચ્છા છે તારું હાર ત્યાં ગયા પછી એમને બંધન ખરું ને એમને તો પેલો આ અમુક જગ્યાએ જવાય ના જવાય એવું પાછું ટાઈમ ના નીકળાય એવું તો બધું હોય ને આપડે કોઈ બંધન નહીં ને એટલે બસો ત્રણસો આપડા મહાત્મા હતા અને મારી જોડે બધા આયા ત્યાં આગળ જગ્યા મોટી ત્યાં આગળ સારા જગ્યા નહીં પંચમ સત્સંગ બધો બઉ સાંભળ્યો લોકો એ ખુબ સાંભળ્યો બહુ ખુશ થઈ ગયા પછી આપડે આપીશ ક્યારે નહીં અમુક જ માસન બધા છે કે એટલું દાદા એટલું પણ આપો એટલે મહારાજ કે શેના પરસાદ જુઓ તારે ખબર પડશે મહારાજ તો આપે એટલે ભાડે જી આ